અલૌકી સમાધિ કે સંતોષ માન માં કેશુ રામ પછી બીજું ના મળે તો જે મળે ખરું અને લોકોને પડીએ નથી લોકો ને પડેલી છે મોહ ઉતરે નઈ ને આ મોહ તો ક્યારે ઉતરે જયારે છંખેડીએ ને સ્પાય ખબર પડે આપડે છનખેડીએ ની બાપજી તમારી વાત બરોબર નથી ખોટી છે એકતા એકતાડી નઈ પણ એ તો એ નોલેજ ના કહેવાય ને કોઈ ગારો ભાડી થઈ શું થઈ જે જ્ઞાન છે એ સુસ્ત જ્ઞાન છે એટલે પેલા પપ્પા બે જાત ના થાય છે ને એ પેલા પપ્પાયા જાય પપ્પા બે અને જ્ઞાન કેટલું હોય એમની પાસે તારા અહી બધા ચાકીલા બધા છે ચાકી ને બેઠેલા છો આ છોકરા બધા ચાકી ને બેઠેલા ને તે રીતે બ્રહ્મચર્ય બહાર નીકળે નહી બરાબર બ્રહ્મચર્ય બહાર નીકળે સી રીતે તરફ હાર તમારા ધર્મ ને કેમ વગાવ છો કોને તકલીફ કેવી હું કા સમજાય તમે તમે તો વધારે પેલો પેલા આપડે ફેક મા ઝુંપડી વાળા ને જોઈને સંતોષ માનવાનું કયા કરો છો આપણે કઉ છું નથી યાર દુખ તો દવાખોરા માંગા છે આમ કરું અગર કોમના જેલમાં ગાઈ દેવા છ મહિનાની તો સખત સખત મજૂરી નું થાય કેવારી વસ્તુ ખરાબ કરશો તમે ખરાબ નથી જ્યાં દુઃખ છે ત્યારે દુઃખ કહો નથી દુઃખ કેમ કે અમારું એ કેવું છે ને કે અમે જ્ઞાન થયું પછી અમારે આત્મા માં રહેવાને બદલે ટાંકણી લાગી ને એમને દુઃખ લાગ્યું કે પછી ઘા વાગ્યો દુઃખ લાગ્યું પણ અમારું ચિત્ત અમારું ચિત્ત બહાર જાય છે આત્મામાં રહેતું નથી જ્ઞાન લીધા પછી અમારે આત્મામાં આત્મામાં રહેવું જોઈએ ને તે રહેતું નથી કેમ એ રહે છે જ પણ તમને તમને પોતાને એમ લાગે છે મારું રહેતું નથી કેમ ઉપયોગ ચિત્તનો ઉપયોગ તો શરીરમાં જાય જ ને કોઈ દાડે ખસતું જ નથી તો પછી એ ખસ્તુ ના હોય તો પછી બને એ ભ્રાંતિ જે ઉત્પન્ન થતું હશે બરાબર છે મને દાદા દુઃખ પડે છે ના કેવાય દુઃખ તો દવાખાના દુઃખ કેવાય કેમ કરીને કેમ ના જાય એ સવાલ આજે એ તમારું જતું જ નથી પણ તમારા મન તમારું તમારું છે તે ઉપયોગ જાય છે થાય છે તમે કઈ શુદ્ધ રાખો રહી શકે ને બધા ના રહી શકે અમે કબૂલ કરીએ ઉત્પન્ન ના થાય તારે એટલે હવે ઈચ્છાઓ તો એક બાજુ આ ઈચ્છાઓ ઉત્પન્ન કરી છે અને પેલું સુખ જોઈએ બરોબર અમે નિરીક્ષક થયેલા છે એટલે બધા સુખ ને નથી પણ હવે અમે અત્યારે એવો સંકલ્પ કરીએ શુદ્ધાત્મા છે એ અત્યારે એ જ્ઞાનમાં અમે પ્રતિષ્ઠાપન કરીએ પણ અમારી જૂની ઈચ્છાઓ આવવાની ને અત્યારે નવી ઈચ્છાઓ ન કરીએ પણ જૂની ઈચ્છાઓ તો ડિસ્ચાર્જ સ્વરૂપે આવવાની ને ડિસ્ચાર્જ તરીકે આવવા છે તેમાં તન્મા આકાર થઈ જાવ ડિસ્ચાર્જ તો કરો ને આમ હા ઇચ્છા જ ના થઈ પણ ઈચ્છા ડિસ્ચાર્જ સ્વરૂપે થવી જોઈએ એટલે શુદ્ધાત્મા થયા અને સંકલ્પ કરી શકીએ પણ ઈચ્છા થઈ જવાની ને દાદા જૂની ઈચ્છાઓ ચાર્જ કરેલી તો આવી જ જવાની ને આધી ને થયા તીગડે તો હંમેશા એ છતે ઓપરેશન જેવું કામ છે એટલે ઓપરેશન થયે એટલે બઉ રહેવું પડે તો જાગ્રત જ નથી કોઈ હા યસ જાગ્રત રહી શકો ને એટલે પછી ચાર્જિંગ તો થઇ જવાનું બેસ્ટ અનુભવ એ અનુભવ એ છે પણ આમાં પાછું વચ્ચે તન્મય થઈ પાછા પાછા નીકળે છે ને બહાર વિજ્ઞાન માં ભૂલ આવે નહીં જગત માં કોઈ ચીજ મને ખપતી નથી એ બોલાવડે પછી આ જ્ઞાન આપીએ છીએ અમે વિધિ ના ભાગમાં એતો કરીએ કે અમે નિરીક્ષ છીએ અપેક્ષાઓ ને ઈચ્છાઓ આવે ત્યારે શું કરવાનું રહેશે ઓપરેશન કરતા હોય લઈએ જાહેરાત કરીએ અને સાધારણ ભાષામાં દુઃખ ને સુખ કોને કહેવાય દુઃખ દવાખાનામાં તે ખાટલા વાળામાં નથી ખાતલા પલંગમાં ઉતાર છે ને તેમને નથી જેના પગ ઊંચા બાંધેલા હોય જેના એ કરેલા હોય તે બધા તો દુઃખ છે આવે તો પોતાને દુઃખ નથી એવું ભાસ થાય પોતાને કુદરત નો કુદરત થાય કે હો કેવી સરસ મને પ્લેસ આપી છે નબ્રા ને એવો ગયો લગાણો કરવું એ ધંધો આ લોકોનો માણસ કેમ કેવાય અમે એવું ન્યાય જોયે ને કોઈ જાણે મને લોકો કે તમને આવું શા માટે દુખ આપ્યું છે ભગવાન હા ભગવાન છે નઈ કે આવું બોલે ભાઈ મને કયો છે તમને લાગે છે દુઃખ ને ખાવાનું હોય અહી કોણ ઉપાડી પેશાબ કરવાના હોય કોઈ બોલતો નઈ હું દુખી છું ખરો પણ બોલે નઈ બાબો હોય ને બઉ દુખ હશે તેમ ખાતી વખત નવ રોટલી ખે જાય કે શું દુખીશું કે આ લોકો કેવ ક હકી ભોગવાતું નથી કેવા અપાર છે દુપાકે જોડે મળે માલપુડા મળે ચોખ તે ચોખ્ખાજી ના ઘારી મળે દાળ મળે શાક મળે તમારા રાઈટ ની વાત છે તમારી તમને જેવું રાટ કરતા આવડે એવું કરો કે શું ખાવાનું હમ ભર્યા છે તારા દુઃખ ઘા ઘા કરે કરે આ જગત માં કોઈ કાળ કોઈ કરવા જેવું જગત થી ફક્ત એકવીસ વર્ષની ઉંમર ની છોડી હોય ને કઈ છોકરું બોકરું ના હોય તો આડી હોય તો કોઈ કરવા જેવું છે આ જગત માં કરવા જેવું કોઈ કોણ એટલે ક્લેશ કરવા જેવી વસ્તુ આખો દાડો નિરંતર ક્લેશ ક્લેશ તું એટલે ભણ્યા તમે ડફોર ભણ્યા છો અમને ભણતર જ ના કહેવાય થિયરી ઓફ રિલેટીવીટી તો સમજી જોઈએ ને ખરાબ કેવો ને કોઈ ના દોસ્ત દેખાતો ન વાત આ ગોઠવેલી વાત હશે કે કરેક્ટ વાત હશે જેટલો વખત શુદ્ધાત્ના પદમાં રહે તે વખત પ્રકૃતિ નો દેખાય છે કારણ કે કુદરત નો નિયમ એવો છે કે જાનવરો પણ અમુક અમુક હદ નો દુઃખ ને નથી આપતા છે કઈ મને શું રિસ્પોન્સ થઈ જાય છે એથી પેલા બહાર પાડ્યું ને આભાર થઈને જય સચિદાન અંગ્રેજી પોતા બીજી રીતે સમજતા હતા કે આ રીતે કામ લેવા જેવું છે અને તેને અંગ્રેજી ચાર શાળા હોય બધાને ખરાબ કેવાય અને એક વાત મનુષ્ય નું દ્રષ્ટિબિંદુ હંડ્રેડ પર્સન્ટ રોંગ છે કઈ રીતે દ્રષ્ટિબિંદુ હે બધાડ પર્સન્ટ છે હિત જેમ તેમ નકલો બરો કયા કયા બધું બદલાઈ ગયું આપડે નકલ કરવા માં થઇ ગયા આપણા હિન્દુસ્તાન કોઈ નહી કરેલી જગત નકલો કરેલી આ મોડનાઇઝ નથી હું જાણું યુગ આવી રીતે ચાલ્યા કરવાનો છે હું થી છૂટછુટો રહું નહીં પણ આ હિત કર્યું કે હિત કર્યું તે હું જાણું શું કહ્યું સંપૂર્ણ હિત કર્યું છે જેમ તેમ કરી પણ પોતાને કઈ વ્યવસ્થિત પોતે એક તો યારી આપી દે ને કઈ હું છું એવું મારા ઘર માં કોઈ જાણી ના ચૂકતા નું વિતર કરે શું જણાવવાનું આ લોકોને અમને શું જણાવવાનું બધી જશે બિચારા તો આનંદ શક્તિ વાળો છું મારી વરિયાદ લોકોને જણાવ આ તો એકસો થઈ જોયું કપા ઉપર ટ્રેન ઉપર અસર કરનાર છોડી નાખે તો એ કઈ નવ્વાણું હોવા જોવા માટે નથી અંદાજ ખોટી મોટે મહાન ગયા છે આ ભણ તો પછી જવું કે મને દુઃખ છે એમ કો દુઃખ તો હતું રિલેટીવમાં હતું નહી આરોપિત હતું કેવું હતું આરોપી જો નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે રોંગ બિલીફ છે તેને તમે બોલ્યા કે મને આ દુઃખ દાદા થયું છે એટલે મને લાગી જાય છે પચીસ ને પંદર સર પંચોતેર ટકા આખું ચંદ્રકાંત બોલી શકે એમને હું જ ચંદ્રકાંત એવું જ જાણે જગત આખું તમે આટલા માણસો શીખ્યા જગત તો હું જ છું બરાબર ચંદ્રકાંતુઃખ કહીએ કે ચંદ્રકાંતુઃખ છે બ્રેક આવી જાય છે ત્યાં ભાન જ નથી વધારે દુઃખ ને દુઃખો ને વધારે બે ભાર મનુષ્યો લોકોને પોતાનું દુઃખ વર્ણન કરી અને લોકોને એ કરે છે અને પોતાને વધારે રહે છે શું કરીશું તારા કેટલું છે માણસ મનુષ્ય તે થાય સ્વાભાવિક રીતે બધા કઈ જ્ઞાની હોતા ક્યારે ચિંતા કરવી ને ક્યારે નહીં કરવી એનો કઈ નિયમ તો હોય કે ચિંતા કરવી ને ના કરવી એનો નિયમ નિયમ હોય એ વાત એની ચિંતા કરવી એક મશીન ચાલે જ કરે ભગવાન કુદરત વગો ભાઈ બધું વગો જાય પછી ન્યાય જેવું રહીશું ડેરેશન આપવી કે આટલાનું ચિંતન કરવું આટલાનું ન કરવું ચિંતા ચિંતન જોડે રિલેટેડ છે અને આટલું ચિંતવન કરવું અને આટલું ન કરવું એ વસ્તુ રેગ્યુલેશન કરવાનો, હજુ કોઈ બધું સ્પષ્ટપણે કહેલું જ નથી આ તો જે આવ્યું એના નાના નાના પૈસાનો ડિસ્ટર્બન્સ ને પેલાનો આ એનું રેગ્યુલેશન એનું પ્રમાણ હોય કે આટલા પ્રમાણમાં ચિંતા કરવી નાનો બાબત અઢી મહિનાનો ભરીકે તોય લડે બાવીસનો પરિણાયેલો ભરીકે તોય લડે પંચાવ પંચાવન નો બાબુ હોય તે મરી જાય તે રોડે તર સમજણ શું પડ્યું કઈ રડવાનું કઈ નહીં સમજતો જ નથી ડપોડ છો શું છે પણ બુદ્ધિનો ઉપયોગ આ જાતમાં થયો જ નથી કે આ જાતનું ચિંત કેમ પડે સુખ જ છે મનુષ્યોને દરેક જાનવરોને સુખ છે આ મનુષ્યને કઈ દુઃખ હતું રહે ફક્ત અમને નથી આવડતું એટલું જ છે આ પરપોટો ફૂટે નહીં તો કામ નીકળશે ફૂટી ગયો તો ગયું હું દાદા ભગવાન નથી અપાતું આ લોકો ની ગેરસમજશે કે આ પોતે દાદા ભગવાન અને ભગવાન ભગવાન તો જ લોકો ના તમે જોયો છે ખાલી દાદા ભગવાન નોમ ભરે તો લોકોનું કલ્યાણ ખીતે